નિરંતર નિર્જા માં બે ભાગ હોય શુભની નિર્દા થાય ને શુભ ની નિદરા થાય નિદ્રા થઈ જવાની શુભની એવું છે પોતાને ખબર ના પડે પગે લાઈ બરતી હોય બધે પછી બધી છે ભોગવે નહી શુદ્ધ ઉપયોગ ખરી પડે બધા ખરી પડે આપણા મકાન ને શું કે છે બધું દર્દરી ગયું છે કે છે भोग के निर्जरा निे भोग कर्म हो तो जो भोगवा कर्मो हो એ ભગવાન મહાવીર ને બધું ખેંચી લીધું ને આ પાણી નીકળી ગયું ભોગવો છૂટકો થાય જ છૂટકો ज्ञान लेता पेला तो जेम कर्म वजन हो दस रतल चालीस रतल लगे लागे चालीस रतन એટલું વજન આવે છે બદલે કોઈને આઠ રતન લાગે કોઈને પાંચ રતન લાગે કોઈ ને બે લાગે પણ વજન તો લાગે વગેરે અને શુભાશુભ બંને કર્મ ભોગવવાનો ઘડીમાં ઉદય છે એટલે શું કે આ ફોરિન બોરીન બધું બધું આમ બધું અહીંયા આગળ હિન્દુસ્તાન માં કેટલાય માણસ બધા મિથ્યાત્વ મોહની વાળા છે શું છે મિશ્ર મોહની માં આયા જ નથી ધર્મે અધર્મ એવું મિથ્યાત્વે કેવું મિથ્યાત્વે અને અધર્મે મિથ્યાત્વે છે શું છે સમ્યક્ત બોહ માણસ હોય બઉ હોય કોક માણસ સમ્યક્ત બોહ ની એટલે શું કે બીજો કોઈ પ્રકાર મોહ નહી આત્મા શું હશે એટલું જ જાણવાનો મોહ એને મોહ કયો ભગવાને શું કયું તને કોઈ પણ પ્રકાર નો મોહ છે તેથી આત્મા શું હશે આત્મા શું છે તેને સપનો આવા જ કે છે શું તેને સમ્યુ એ ત્રણ પ્રકૃતિ હોય કે છે કસાય કેટલા હાથર હોય બે મત નહી સમક તો હિ ગયું પછી એનો હિસાબ જ નહિ ને પછી ચાર અપ્રત્યાખ્યા ચાર પ્રત્યાખ્યા ચાર સંજોલન એ બાર નવું છે આપડા આપડે બઉ થઈ જાય આપડે આત્મા જાણવા થી સહાયક થઈ જાય આત્મા જાણ્યો અને હું શુદ્ધાત્મા છું એ જાણી ને બોલે થઈ ને બોલે થઈ ત્મા છું થઈ ને આત્મા થઈ ને આત્મા બોલે એટલે છૂટ્યો કે છે ભગવાન એક જ વાક્ય કહ્યું કે જો આત્મા થઈને હાથમાં બોલ કે છે દાદા કૃપાળુ દેવ આત્મા થઈ ને આત્મા બોલતા હતા એ કેવી રીતે એમને તો જ્ઞાન હતું કેવું હતું એમને ચોવીસ વર્ષ પછી ફેરબાર થયું શું થયું વર્ષ પછી ચોવીસ વર્ષ પછી લખ્યું છે થતો નથી તમારો બધો ત્યાગ થઈ ગયો ત્યાગ થઈ ગયો ત્યાગ અજ્ઞાન ના કરવાનું કરવાનું અજ્ઞાન વસ્તુઓ ત્યાગ નથી કેટલી ચીજો કરી ચીજો કેટલી ત્યાગવાની મેલ પૂરો બધી શું કહ્યું દસ વી પચી કાઢી જેટલી ચીજે કરી ત્યાં ગયો ૃત્ય ખોરી કાઢે પાણી સાથે ઊનુ કરવામાં આવે તો એ ખબર ને ઉ પાણી પીએ ને ભગવાને એમ કેવું છે કે ઉકાળીને પાણી પીવું એમ પછી આચાર્ય ભગવાન વાળા ગુસાડી નઈ આ બટાકા બટાકા પાછા ભગવાને પાણી નું ભગવાન એટલા માટે કહ્યું કે લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો સાહેબ આ પાણી જીવો અમે ઉકાળીએ તો મરી ના જાય મરી જાય દોસ્ત માં ગાળો છો લોકો કેટલા છે તે પુન સારી છે જીવો મારવા નથી ટાળું પીશું કે ભલે અમારું શરીર બગડે ટાળું પીશું આપડું ભલે પેટ પોણું થઈ જાય મગજ ને બટાકા માં જીવડા બઉ નહિ આ લોકો એવું બટાકા નો જીવડા રક્ષણ કરવા મંદ થઈ જાય છે મોક્ષ જાય છે મેરા જીવડાંત છે એટલે કે મને જીવડાના શ્વાસમાં જેટલાય જી ભરી જાય છે તો તે આપણે શું કરું શ્વાસ લીધા કે બેહી રહ્યો બેહી રહેતા તો હારું તો એમ ન ઓકે લઈ જાય વગર ગોમનું આર્પણ કર્યું તો મેડનેસ કરી કનમોળ પોતાના માટે કયું છે આમ પાર વગર ની હિંસા કરે છે કસાય ની મોટા મોટી હિંસા હોય આ જગત માં તો કસાય ની એટલા માટે કે મોટા જીવ જંતુ બેસી ના જાય કે નાકમાં ના બે જાય એટલા માટે આમ થી રાખતા આમ રાખતા હતા જયારે થાય ને ત્યાં કપડું આમ રાખતા હતા